અગિયાર છ ઓગણીસો પંચોતેર બિલકુલ ન ગમતી વસ્તુ કરવી પડે લાભા પાડાય રીતે વર્તી કે દુકાનો કરીને જ જન ગાયા રાખવામાં આવે કારણ કે મન તો સારું ના રે આ કાળ નો તો મન નું છે પ્રત્યાખ્યાન કરવું જોઈએ જો અને વસન થી વાણી બોલી ના જોઈએ અને કાયા થી હોય તો આ રીતે કરે પણ એક્ નહી કારણ કે હજુ આક્રમણ વિજ્ઞાન છે ને છપાવ્યા સિવાય નથી એનું જબરદસ્ત જોર છે એક બાજુ છે આખડો બોક્સે ભવાની તૈયારીમાં છેલ્દી થાય છે એ આક્રમણ થાય છે ખાવા પીવા માંથી તારી શક્તિ એટલા ટ્રેન્ક નાખવા નાખી પણ આમે રાખીએ છીએ મર્યાદા ના મૂકે તો આ દુરુપયોગ કરે છે દુરુપયોગ કરે માટે મર્યાદા ભૂખ્યા રાખે અને પછી તો આપડે ઉદય ના આધીન મારે નથી ઈચ્છા અનિચ્છા એ કરોવવું પડે ઉદયકર્મ ઉદયકર્મ ઉદયકર્મ ના આધીન બધા પોતે સમજ પૂર્વક એનો ઉપયોગ આજ કરે છે આ દુરુપયોગ આવી જ રહે છે સમજાવા જતા આ લોકો દુરુપયોગ કરે આમ કેમ સમજાવ્યું છે આમ કેમ કે છે એ વાતુને ટકોર થાય છે સમજે હકીકત આ સિદ્ધ એ સમજે જોકે જોકે લોકો માણસે ને એ પણ આ જ્ઞાન મળ્યા પછી જ્ઞાન મળ્યા પેલા વ્યાજ સુધી તારા અહંકાર સિવાય બધે માટે તારા અહંકાર કહ્યું કે નાઈ જવું જોઈએ એવું અંકાર ના કરીશ ને આ દોડવું છે તેવો અંકાર ના કરીશ જે વ્યવસ્થિત કરાવે તેતો હોય તો જવા દેવો મારતો હોય તો આપવા દેવો ભેલો ઉઠાય તો ઉઠવા દેવો તું દખલ ના કરી વ્યવસ્થિત જે થઈ રહી છે એવું બધાય નઈ આ બે વ્યવસ્થિત ને તાબે છે મારા ચલ ગયા એટલે જ્ઞાન નથી લેતું એને એ પોતાના જાત ને બાદ કરી વ્યવસ્થિત ખોરાક પછી ના પછી જાત ની સાથે સમજી જાય તો બઉ સારું સમજી જાય એ અધ્યંત વ્યવસ્થિત છે એટલે પેલા ભૂટો પડ્યો નથી ને એટલે જ્ઞાન એની પાંચ આજ્ઞા માં તો જ્ઞાન ને અનુકૂળ જો સમજાય છે સમજાય કારણ કે અવું સમજી જાય પોતાની જાતનો ભાગ કે નાખે વ્યવસ્થિત હના મારા ગયા બાર મને એટલે આ હું શું એ બધું મને એવું પણ ધર્મ સ્વાર્થમાં આવે તો આજના એ ધર્મ અને વધારે હોય તો બી શું તમારે કેવું પડે તમારે હિન્દુભાઈ જુદા પણ રાખીને બધું વાતચીત થાય ને કારણ કે અહંકાર કરવા અહંકાર સજીવ હતું ને ભાઈ તે સજીવ પણ હું ખેંચી લીધું અને સજીવ જીવ જીવ માં અજીવ અજીબો અચ્છા તો પછી જે આ પરિવર્તન ક્યાં કરે છે તમારે તો બઉ એવું લાગે ને કે આ પુરુષાર્થ કર્યાનું શું થશે તો તે રવિવાર રજા હોય ને તો લગામ છોડી દેવી હવે એટલે પાંચ ઘોડા છે ગોળા છે ને હવાના પર માં લગન થઈ દે એમ કોઈ જગ્યાએ ઘોડી ઊંધી નહીં નાખે કામ પેલો છે ને તે ઘોડા ને રકમ ખેંચી લોહી નીકળે છે લગામ થોડી દેવી આ ભરવા જ ખબર પડશે કે આ વ્યવસ્થિત આવે કરો કે આ લગામ છૂટતી મજા આવે ઘોડો ખારામાં નાખે છે કે શું કરે છે ઘોડા નું આપડે બે વાગ્યો ઘોડા ની દસ હોય પાસે ઘોડા જરૂરી ઘોડા કઈ નાખતા છે બહુ આવ્યા હોય હવે બે વખત પાછું ત્રીજી વખત જવાનું પણ હું જઈ ન શક્યો ત્યાંથી મારી તબિયત નર્વસ રહે છે અને એનો કાગળ આવ્યો કે કેમ નો આવ્યો હવે એને જો આવે તો તેડી અવાજે કાળો મોતીઓ છે ઉમે આવે સામાયિક પ્રતિક્રમણ રેગ્યુલર છે ને ત્યાં બાજુમાં જ છે ત્યાં અમારા કાકા રહે છે અમે ત્યાં એને મને વાત કરી અને બાજુ માં જવાનું મકાન છે ત્યાં પણ અમે નથી અમારા કાકા રે છે મોરબી અમે રહીએ છીએ તમે પાલીતાણા જ આવો અને ત્યાંથી તમે ભુજ જશો શું હવે પાલીતાણા નો પ્રોગ્રામ છેલ્લો થયો અને પેલા વાળીયા ભુજ થઈ અને તમે પાલીતાણા ગયા આમ પ્રોગ્રામ ફરી ગયો પછી પછી જવલબેન પેલે વાત કરી મને કયું એમને બધા ચા પાણી જવલબેન ચા પાણી ને કે પછી ઘણી એમની કે ના એક કોઈ ક્યાં એ એ પાલિતા પાલીતાણા હતા નવાનું જાત્રા કરતા હતા એ બી બધા ત્યાં હતા પાલીતા ભગવાને શું કહ્યું અક્રમ વિજ્ઞાન હોય તો નિરંતર સાથે જ પડી રહ્યું છે તેને બધે આ મા આપ્યું પછી લાગતું નથી હવે બે મહિના થી ભાવના કરી બે મહિના થી કીર્તન ભક્તિ કરતા જયારે થી હું વાપરું તું ત્યારથી પુસ્તક લઈને કીર્તન ભક્તિ કર્યા કરે છે મને એમને પછી વાત કરીએ આ ઘરે બલી બલી પા બે પાટો કરી પાછે એસાની હા વાત તો બીજા પાસે છે ને વાત કે આવી છે છે એક ભાઈ એમની બધી વાત કરતા હતા ના પણ ટક છે બહુ એટલે પણ પૂછ્યું મને કે તું ક ધ્યાન કરે બધા આ જગત ને ધ્યાન કરે ઉкту યે ના કે કમા તું આંછો તો મે ખૂબ એક સાતવાર માકુ ને મોગો રાજેન્દ્રના પત્રો વાતો એની વાતો સુ તું વાંકે મધ્યમ પૂછ્યું કે આપ તો વાણી વિશે પુસ્તક હોનેગા શ્રી રાજેન્દ્રનો પુસ્તક છે આપણે આપડે ના કેવું મહેનત બઉ કામ કાઢી નાખ્યું છે હિન્દુ બેન વાંચો તમે હિન્દુ બેન તમે વાંચો કઈ એ ફાઇલ નો નિકાલ કરો કઈ શું કરું એ નથી કરતી શું લખ્યું છે કે અમે ઘણા પ્રકારે છે તે મુજા મોજા પણ ગુણો લખ્યા છે ને કે એ સદગુરુ ની જે વાત કરી છે વાક્ય વાક્ય સદગુરુ નું તો લખેલું જ છે એમને લખ્યું કે કરવા ના રહ્યા છે પૂટે પૂટે વયા જ કે એમને આમ તો ખ્યાલ હતો તમને પેલા સુભાભ બીજનાર લઈને આવેલા એને તું કોઈ ગામ ત્યારે આવ્યા પેલા લખી આપ્યું ને તિથિ એલા પર સુખલલજી ઉપર આ તો એક ખાલી મે એક જ કામ કરતા કે ઉપત્ર મીટર જમા આપણો થર્મોમીટર કેલાય થર્મોમીટર એટલે આપણું તાપ કેટલો સળેલ છે કેટલે ને મીટર જમા જવાનું કરી દે અમે આ શું બોલે ને તો આ આ કે ના પગ પર એર ખરા ક પણ ઉપર દબાઈ ગયેલા છે એનો ઉત્સમ કેવાય તો ઉપર નું તો હા એટલે ઉપસમ કંઈક કાયમ રહે નહીં ઉપસમ પણ ત્યાંથી એને એમ ખાતરી થાય કે કઈક મને લાભ થયો અનુભવમાં આવે અડતાલીસ જ મિનિટ વધારે ચાલુ જ હોય પણ એ અડતાલીસ મિનિટ એને લક્ષ્મણ રહ્યા કરે મને કઈ ગયો હતો તે મને બહુ યાદ રહેશે આખી જિંદગીમાં પાંચ વખત આવે પણ એટલે સદગુરુ ને યોગે અથવા કોઈ પૂર્વ ના દ્રઢ અરાધનાથી અથવા કોઈ પૂર્વ જરાધન થી જીનાગાર્થ સમજાય અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય એમાં સમજે નથી અરે આ શુંગે છે ને એ સ્વાધ્યાય એટલે એના સ્વાધ્યાય એટલે ધ્યાનમાં જ એ લક્ષ્મણ રહ્યા કરે એના પાંચ આજ્ઞા ધ્યાન માં જ રહ્યા કરે લક્ષ્મણ સાથે જોઈએ દર્શન કરવા જોઈએ એટલે એ ચાલે રહી પ્રત્યક્ષ છતાં કોઈ એકાદ માણસ હોય કે જે કરી શકે પૂર્વ કરતો મોટી ઉંમર પ્રત્યક્ષ ફક્ત ભૂલ ના દેખાય ને કોઈ ભૂલ થતી હોય ભૂલ ભાગ્યા ને કોઈ શ્વર કેવાય લોકો સમજે નહી ઉંધો પાસે શહેર નહીં હતા આવું બાકી નાજ્ઞા એટલે અમે પોતે જે જ્ઞાને કરીને પ્રભાવ પ્રત્યે નો મોહ ઉક્ષમ અથવા ક્ષય ન થયો તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે જેવું લક્ષણ હું હિન્દુ શું નીચે છીએ ભૂતગલ ભાવ રહ્યો તે પર ભાવ કેવાય અને શુદ્ધાર્થમાં સભાવી કે પ્રત્યાખ્યાન વેડ પાડી ને પર ને જુદા રાખી આ આખા જૈન શાસ્ત્ર નો સાર આટલો બધાને એવું કહેવાય ને એક બીજા ને અર્થ સમજાય ને આ બધા વાંચવું જોઈએ જ્ઞાન નું લક્ષણ પ્રભાવ પ્રત્યે ઉદાસન થવું તે છે આપણે સરસ નિરસ જેવું કચુ કરવા ઉદાસી ને ઉદાસી ને કેવું જરાક નુકસાન કરવું બધું ખા દેવું શું કયું શું ને આપડે પ્રભાવ ને પ્રભાવ માં રાખીએ છીએ સ્વભાવ માં રાખીએ આ અક્રમ વિજ્ઞાન છે આમાં બહુ મુશ્કેલી હતી વ્યવહાર ધાર્મિક માં બઉ મુશ્કેલ એમને આ વાક્ય જે બધા પણ આપડે તો આ વાક્ય પરિણામ પામી ગયા હોય ના સમજાય એટલે તમે સમજાયે છે એકાંત જ્ઞાન માને તેને મિથાન આ બધું આ બધા સંપ્રદાય ને આ બધા આ અનેક આમ કેરાય વિતરાને એકાંત આગ્રહી હા અમારું હા અમારું બીજું બધું નહીં એકાંતે વ્યવહાર એકાંત આ એકાંત કહેવાય એકાંત આગ્રહ હું આજ છું બસ હું સુધાર છું હા હવે કેટલાક માણસો હું સાધુ હું શુદ્ધાત્મા બોલે છે રાખે આત્મા તો પરમાનંદી સ્વરૂપ વિચ છે એ તો વિતરાગ જ છે પણ વ્યવહાર વિતરાગ હોવો જોઈએ બધા અપરાધાય ક્રિયા કહેવાય પછી આગળ ચાર કારણ મુખ જવાને કહ્યા છે के कारण मोक्ष जाय के चार कारण संयुक्त थी उत्तर ज्ञान दर्शन चारित्रन तप ये चार कारण मोक्ष ना कहना प्यारे ये एक बीजा अवरोध पर प्राप्त थे मोक्ष पाए एक बीजा अवरोध पर प्राप्त थे ये लिखना लिखवा ज्ञान दर्शन चारित्रन तप प्यारे पाया तो बीजा अवरोध पड़े मतलब विथिन में नहीं होता कुत्ता कई बस के आएगा देखो एकांतरी तो ना ले भाई सही समझो चारित्रन तप બારે કર્મ ઉદય આવ કોઈ જોડે આકડામણ થઈ ગયું હૃદય ટપી ગયેલું હોય લાલ લાલ થઈ ગયું હોય તે વખતે આપડે શ્વાસ ભાવે જ્ઞાન ભાવે આપડે બઉ પણ જરાક કાપી રહી જાય તો તેથી એક અવતાર બાકી રહેશે આપણે આ આપણે સંકેત અધ્યાત્મ ની શૈલી શી રીતે છે રાતો રહે ઉત્તર છ વાગે આઠ વાગ્યા નવ વાગે દસ વાગ્યા ત્મા નું ધ્યાન કરે છે અંતરાત્મા અંતરાત્મા કેમ થાય બે કામ છે એ પાયલો નિકાલ કરવાનું છે અને એ પાછી શુદ્ધાત્મા નું ધ્યાન કરવાનું છે પાયલો નિકાલ કરી દે એ શુદ્ધાત્મા ધ્યાન કરે સુધારામાં જંગાતર એટલે થાય કે અમારે તો ફાઈલ પેલી સુધારામાં પછી સુધારામાં આપણે ગણના ફાઈલ પેલી મેર મોર ટકા ડોબદાર કરે બાલુ કેટલું કેટલું પરફેક્ટ તો સંસારમાં રહીને અરે ને આપણે જે છે ટેનિફિક છે ને તો કે આપણે આ તો આ કસ્ટમ આ કરું આમ નીકળે જો તો પરફેક્ટ તો ગમેને સ્થિતિમાં રહીને પણ સુધરી પ્રેક્ટિકલ કોમંતરામાં ના કર્યા કરેન્ટ થઈ ગઈ ગવર્મેન્ટ અને હાલ ધ્યાન શું વર્તે છે જોઈએ કે શું છે દાદા કોઈ વખત છે ને એક વખત અહંકાર આવી જાય છે એ પણ પાપ જ કેવાય કે મને તો દાદા પ્રતિક્રમણ આવવું ના જોઈએ મેડવાનું નથી કશું બાંધી આ ગાડીઓ છે રાતે નહી તો પેલા તો આવા જ ના ગાડી તમે આવું વ્યામ કરો છો નહી પ્રભાવ ને સાધુઓ નગરી નગરી વાત કરી પેલા આવી જતો આવું શું કામ કહીશ પેલા પ્રભુશ્રી ને તો શું કામ કરે છે હવે સમય છે મિથ્યાત્વ અધ્યાત્મ ની પ્રણુપા વગેરે તમે લખીને પૂછ્યું કે તે યથાર્થ કહે છે કે કેમ અર્થાતંતિ થી નામ ધરાવી વિષય આદિ ની આકાંક્ષા ને ઉદ્ગવ વાત સમજાતા નથી અને અમને બંધ રમ કહે છે કેમ નિશ્ચય અને ભોગે ને આત્મા ને કરતા નથી એમ કહે કે જ્ઞાની ભાવે ફરી નથી પરિણામ મેં કર્યું નથી કેવાય મે મેગલ ભાવ ઓછો થઈ આત્મધ્યાન પરિણામ છે એમ કહે છે કેમ જૈન પૂજગલ ભાવ ઓછો થઈ આત્મધ્યાન પરિણામ છે એમ કહે છે સામાયિક વખત કરતા શીખ્યા હોય બીજું કરતા શીખ્યા હોય શીખ્યા હોય ને આ ભૂતગલભા તો ઓછા નરમ છે આ વૈષ્ણવ ભૂતગલભાવ ખાલી બીજા તો પ્રાપ્તિ છે અમારી આજ્ઞા નિરંતર આરાધન હોય હોય ને બધા હોય ના હોય તો એ લોકો વિતરાગ તેનો સદુપાય છે વિતરા સન્માર્ગ તેનો સદુપાય છે તે સન્માર્ગ આ પ્રમાણે સંક્ષેપ છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ની એકત્રતા તે મોક્ષ અને એમાંથી અનુભૂતિ કરીએ જયારે પાયલો સામી આવે એનો સંભાવ નિકાલ કરીએ એટલો ભાગ સમ્યક જ્ઞાન કરવા નથી અમને દાદા એ બિંદુ એ ખપાવ્યા નથી ને આક્રમ છે એટલે અઘરું થાય પણ અઘરું આપડે હોય નહિ કારણ કે આ મન છે અસર પડી જાય એટલે આપણે કેવું કે આપણે આપડે છીએ આપણે થયા આપડે બધું કરવા ની શકાય જ્યા પોતાના ક્ષેત્ર માં પોતાના સ્વામી પણ આ માલિક થઈ ગયા પરમાલિક સમ્યક જ્ઞાન થાય અને જ્ઞાન થતાની સાથે ચારિત્ર પ્રગટ થાય છે નિકાલ કરવો તે વખતે સમ્યક જ્ઞાન નો દર્શન ભેગું છે અને એ દારિત્ર જે ઉદય ગઈકાલી વાત છે તે વખતે ચારિત્રાય છે સમય થાય છે અને વિકાસ થાય છે આ ત્રણેય ઓટોમેટિક ભેગું થાય છે અને બહુ વખત તમને અનુભવ થશે જ આપણને દરેક ને જયારે સંભાવ નિકાલ થાય છે ભાઈઓ ત્યારે આપણને અનુવાર ને શાંતિ ને અનુભવ